સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના ફાગણ વધી ત્રીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢરા મધ્ય દાદા દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષને હેઠે ઓટાને વિષય ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને હીર શ્વેત ધોત્યું મસ્તકી બાંધ્યું હતું ને શ્વેત પછેડી ઓઢી હતી ને શ્વેત ખેસ પહેર્યો હતો ને કંઠમાં શ્વેતપુષ્પના હાર ધારણ કર્યા હતા ને શ્વેતપુષ્પના તોરા પાગમાં ડાબી કોરે લટકતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે કામ ક્રોધ લોભ તથા ભય એમને યોગ્ય કરીને પણ ધીરજ ડગે નહીં તેનો શું ઉપાય છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે हुँ दे नहीं हूं तो देह थी नोखो ने सर्वे नो जावे आत्मा ते एवी जे आत्मनिष्ठा जयरे अतिशय दृढ़ थाय तरह कोई रीते कर धीरज डगे नहीं आत्मनिष्ठा विना बीजा अनेक उपाय करे तो पन धीरज रहे नही पी ब्रह्मानंद स्वामीए पूछूजे जे, जे आत्मनिष्ठा हो अंत समय के सहाय करे पी श्रीजी महाराज बोलया जे जैम नदी तर हो त्या तो जेने तरता आवड़त हो तरी जाए ने जेने तर न आवड़त हो तो उभो थी रहे जयरे समुद्र तरव हो तो ते तोने वहां नाम पड़े टाड़ तड़को भूख तरस मन अपमान सुख दुख तरूपी जो नदी तो आत्मनिष्ठावाड़ो हो तरी जाए मृत्यु समय तो સમુદ્ર જેવો છે માટે ત્યાં તો આત્મનિષ્ઠાવાળો હોય તથા વગર આત્મનિષ્ઠાવાળો હોય એ બેને ભગવાનની ઉપાસના રૂપી વહાણનું કામ પડે છે માટે અંતકાળે તો ભગવાનનો દ્રઢ આશરો હોય તે જ કામમાં આવે છે પણ અંત સમયે આત્મનિષ્ઠા કાંઈ કામમાં આવતી નથી તે સારું ભગવાનની ઉપાસનાને દ્રઢ કરીને રાખવી પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે ભગવાનનો ભક્ત હોય તેને સિદ્ધિઓ આડી આવે છે તે જેને ભગવાનના નિશ્ચયમાં ડગમગાટ હોય તેને જ આવે છે કે નિશ્ચયવાળાને આવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા જે સિદ્ધિઓ તો જેને પરિપક્વ ભગવાનનો નિશ્ચય હોય તેને જ આવે છે ને બીજાને તો સિદ્ધિઓ ઘણી દુર્લભ છે અને એ સિદ્ધિઓને પણ ભક્તની પરીક્ષા લેવા સારું ભગવાન જ પ્રેરે છે જે એને મારી ઉપર ઘણું હેત છે કે સિદ્ધિઓ ઉપર ઘણું હેત છે એવી રીતે ભગવાન પોતાના ભક્તની પરીક્ષા જુએ છે પછી જો એ પાકો ભક્ત હોય ને ભગવાન વિના બીજું કાંઈ ન ઇચ્છે ને નિર્વાસનિક એવો એકાંતિક ભક્ત હોય તો ભગવાન પોતે તે ભક્તને વશ થઈ જાય છે જેમ વામનજીએ બળી રાજાનું ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું અને ચૌદ લોકના બે પગલાં કર્યા અને ત્રીજા પગલાં સારું તે બળીરાજાએ પોતાનું શરીર આપ્યું એવી રીતે શ્રદ્ધા સહિત ભગવાનને સર્વસ્વ આપ્યું તોય ભગવાને એને વગર વાંકે બાંધ્યો તો પણ ભક્તિ થકી પડ્યો નહીં ત્યારે એવી પોતાની અનન્ય ભક્તિ જોઈને પોતે ભગવાન તે બળીના બંધનમાં આવતા હોવા અને ભગવાને તો બળીરાજાને ક્ષણ માત્ર બાંધ્યો હતો અને ભગવાન તો એની ભક્તિરૂપી દોરીએ કરીને બંધાયા છે તે આજ જ દિવસ સુધી પણ અખંડ ભગવાન બળીને દરવાજે ઉભા છે અને બળી રાજાની દ્રષ્ટિ થકી પળ માત્ર પણ ભગવાન છેટે થતા નથી એવી રીતે આપણે પણ બીજી સર્વે વાસના ટાળીને અને ભગવાનને સર્વસ્વ અર્પણ કરીને ભગવાનના દાસ થઈ રહીશું અને એમ કરતાંય ભગવાન આપણને વધુ દુઃખ દેશે તો ભગવાન પણ પોતે આપણે વશ થઈ જશે શા માટે જે પોતે ભક્ત વત્સલ છે અને કૃપા સિંધુ છે તે જેની પોતાને વિશે અતિ દ્રઢ ભક્તિ દેખે તેને પોતે આધીન થઈ જાય છે પછી તે પ્રેમ ભક્તિએ યુક્ત જે ભક્તનું મન તે મનરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે પછી છૂટવાને સમર્થ થતા નથી માટે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું જોઈએ જે ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ વધુ મારે વશ થશે અને પળ માત્ર મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિકસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં ઇતિવચનામ્રતમ એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું એકસટમું જેતી થયું